આપડે ]MM. દેખાય <to> <tay> <toverständüyor> <his performance shuffle> અમદાવાદ અને પોતાની જાગૃતિ દાન તો કેરાળે તે દુઃખ બનીને લાય 15 લાખ દીવે અને આપનો અનુભવે કે કે લેતો એ જો દિલ્યો દેતુમાં પ્રાપ્ત લે એ આપ સાથે માન્ય થાય છે આપ થાય દે દે ઇમランતી દીતી એટલા બી દેજો જોની ગતીની કે ના ના હોય ત્યારે જાગૃતિ માં રહેવા માટે હવે શું કરીએ તો વધારે દાદા ના પુસ્તકો વાંચીએ દાદા છે આપડે હોય જો આપડે જોઈએ તો લોકો એ આને કરી નાખવું એ આપણ જોગ્યો ગયો કે હોય તો દાદા તો કાય છે ડોક્ટર ઉનામી ત્યાં માન નિયમ પર વળે છે એ હજાર દાદા તો કાય તમારે જોર જોયા આ મગનિયા હે એ મધપન કરલા દે ને એ પતેરા આયા ત્યાં સે આયા તો એ છે પણ દાદા ભાઈ આયા નવું કે આ વિરોધ આપવા આ બધી વાત પોતાના પેટુન થી કહેવા માંગે પોતાને દેખાય છે એ રીતે આ કારણું સીમા રહી તો આશ્ચર્ય છે તમે બાર કેતા નથી કઈ ગયા દાદા ભગવાન સુધી કરવું નહીં તો કામ કરતા હોય બોલાવે વાંધો નથી એમાં બેસી ને કરતા બધા ઘર આપે આપણે બદલતા જ એક ના મુ આપડે આ રીતે બધા છે બીજો પ્રશ્ન બધા શકાય ગમે ત્યાં તમને કેમ લાગે બ ગુજરાત દાખલ લાગે તમે આરા હજાર આવે કલા વિચાર આવે એમ લગભગ મંત્રી થઈ અને જગન્નાથાય છે અને છૂટા કર્યા પછી મંત્રી એટલે મારા નિયમ જરૂર નિયમ કરી નાખ ના કરી બરાબર ક્યાં જે ગલ ના કે ના એ લોકો તો ના ના બોલે તો ડર ના કે કે હા એ લગન ચેનાલી નું બોલે ને આખો દર આ મંકા કરતા સન ચલે તાકા પરવત જાય એવું બોલે આવ્યા પછી તમારા તમારા ઘરમાં છે તે પેલો છોકરો ભરી જાય છે મેળવી બોલે તેથી આપણને કદી વાંધો છે પછી આપડે શું કર્યો આપડે વખત બંધ એટલે આપડે લેવા દેવા નથી એક અત્યારે મન ન મનાય રહ્યા છે અને ત્યારે કોઈ કોઈ વાર અંતર અંતર માંથી સંકેતો ઉઠે છે આ સંકેતો કેવી રીતે ક્યાંથી ઉત્પન્ન થાય છે અંતર માંથી આ રીતે ઉઠેલા સંકેતો મુજબ ચાલવાથી બહુ ગઠું પડે છે સંકેત અંતર બેઠેલા દાદા ભગવાન નો જ છે તેમ સમજી ને ચાલવાથી ક્ષમતા અને સંસ્થા બહુ વધે છે તો પછી આ રીતે અંતરમાં સંકેતો અંદર બેઠેલા દાદા ભગવાન ની છે એમ સમજી એ પડે ચાલુ પછી પરિણામ ગમે તે આવે તેને વ્યવસ્થિત તરીકે સ્વીકારી રાખવી એને શું સાચું સમર્પણ કહેવાય સંકેતો બે પ્રકારના છે સંસારી સંકેતો જે મનમાં જીરી કરે છે સંકેતો હંમેશા બધો સોલત થાય બધા બધા પ્રજ્ઞા ના સંકેતો સોલ્યુશન થાય કરશે અને આ મન ના સંકેતો કેવાય દાદા ભગવાન બને એટલા ધોવા બને એટલા ધોવા પેલા સંકેતો ઉતા નથી અંદર બીજા ઉઠે છે का है है संकेत व्यवहारत समझे व्यवहार उत्पन्न जाने की कोई व्यवहार करता हो अंदर था क्या थाय सौदा करवो तो चार दिवस संकेत आखे अटकी चार दिवस पची करे दादा दादा भगवान श्रद्धा राखी के चार दिवस पची करवो ब સોદો કોઈ કરતા હોય કોઈ સોદો વ્યવહાર સંકેત મનમાં થાય મન થી કે અત્યારે નથી કરું ચાર પછી સોદું કરશું ત્યાં વેપારી બાબત નો ને આપડા કરતું હોય તો હા આપણું ધ્યેય ના થવા જતું હોય આપડા ધ્યેય ના વિરુદ્ધ આવતું હોય તો વાંધો બતાડ્યું હોય દૂર રહ્યું રાખીએ મકાન પૈસા આપ્યા પછી કાલે બહાર જાય તેનો હતો નથી આમ કે સરસ કહેવા દાદા જૈનોમાં એક પ્રભાવ ને એક વ્યવહાર સંકેત નું એક પ્રકાર અંગ ગણેલું છે પ્રભાવના નહી પણ પ્રભાવના પ્રભાવના ભાવના પણ એ પ્રભાવના દાદા છે વ્યવહાર સંકેત વ્યવહાર જે સમજણ પડી ને એને હા એ જે કરે પ્રભાવના કહેવાય છે પ્રભાવના એટલે શું કે જૈન ધર્મ ને લાહ લા તમે કરાવી દે જે ધર્મ કરીએ પ્રભાવ ના કરવી કહ્યું છે યસુભાઈ પદમાં પ્રભાવ ના વાપર્યો હા વરઘોડા ના પદ માં પ્રભાવનો શબ્દ વાપરો જશુભાઈ વાપર્યો છે પદ ને વાત વાળી પ્રસાર ના કેવાય અને ઘણી વખતે ટાઈમ લાગે છે થોડો તો ઘણી વખતે ક્ષમતા ભાવ ને થોડો ટાઈમ લાગે તે ટાઈમ થોડો કસાય થઈ જાય તો એ તું અંતરાયક્રમ ની અંતરાયક્રમ નું છે ખો થાય છે તો એના એના પ્રતિક કરવાના એને પ્રતિગમ કરવાના પછી ક્ષમતા ન રહીને કસાઈ ઉભો થઈ ગયો નહીં માનતા આપણે તો આપના પકડી લાવી આપની સામે રજૂ કરવા પ્રભાવના એટલે બીજા ને પકડી લાવવાના એટલે દાદા જ્ઞાન મેળવવા માટે કે એવું એનાથી પામે એવી ભાવ કરવો પ્રભાવના એટલે બીજા કોઈને દાદા જ્ઞાન સમાડવા માટે જે માણસ પ્રભાવ કરી ના કે પછી એ પ્રભાવ ના કહેવાય બધા બધા સંતોષ કરાવે જીતે જીતે એ પ્રભાવ ના કરી લાવે એ પ્રભાવ મોટા મોટી પ્રવાહ ના એ જે અમૃત જરે છે તો ઉદય કર્મ ના પાપો ને ભસ્તીભૂત કરી નાખે ઉદય કર્મ ના પાપો ને કરી નાખે જે અમૃત જરે છે બિલકુલ ના કરે ના પંજા ઓરિયન તાણમ નમો અરિયંત્રી મંત્ર બોલીએ એકસો વંચાવા જોઈએ તો એ જો રહે આ ભક્ત નો જવા માટે સંપૂર્ણ શુદ્ધ કરવું એટલે શુદ્ધિ થાય એટલે આપડે અમદાવાદ નવ બહુ ઊંચું ખરાબ થઈ જાય બહુ ઊંચું ખરાબ સંસ્થા ને લેવા દેવ ને દાદા કોઈ નથી આનાથી મોક્ષ માર્ગ મોક્ષ બહુ મજા બહુ મજબરૂ થાય બઉ ઉત્તમ કેવાય એમાં માર્ગ જ એ હોય બધો ઉપયોગ સર મેં રિલે બંને જાણે છે કે રિયલ જાણે છે કે રિલેટિવ શું છે અને રિલેટિવ જાણે છે કે રિયલ શું છે બંને જાણે છે તો અમુક સંયોગો વખતે खबर हो नहीं, तो टका एसी टका जो जागृति रहे तो यह शक्ति क्या जो जागृति क्षमता भावृति रहे गमे जो संयोगों આપડે સ્વરૂપ મૂળ સ્વરૂપ બરોબર એટલું થઈ જાય છે કેવું થઈ જાય છે કેવું થઈ જાય છે જાણકાર બધો શુદ્ધાત્મા આ જે નથી રેતી એટલે આત્મા આવે છે તો ઉદય કર્મ એટલી શક્તિ ખરી કે પેલા ઉદય કર્મ ને ઓગાડી નાખે સ્વર્જ્ઞા માં એટલી શક્તિ ખરી કે ઉદય કર્મડી શકે સ્પર્જના યુધિકંત પણ આપણા પર બાંધાર આયુ કાતે ન્યામરો પત મની પ્રોવાઈકો યોકે ઓબરી કુસ પગરા દે તો ઓદિલ ગયે તે જે જે ઘટના જાગતી રહે ઓબરી માટે જાય મેસે જાગતી ના સેમે બુલિ દે ઇતલે જાવે આ ભગવાન ના રે આ એ ભગવાન ના સુભે સુભે આપણે દોગાવાનું નથી એકદમ આનંદ આનંદ માં આનંદ માં પરમાનંદ માં રહું છું કે આનંદ આનંદ આનંદ આનંદ નાખી આવે આખા બે ભાગે છે બે પગ દેવું છે ઉલ્લાસ આવી ગયા ઉલ્લાસ ઉલ્લાસ ઉલ્લાસ ઉલ્લાસ દેવ દુશ્રુત થાય છે ઉલ્લાસ થી શું નામ આવે કે છે બધું આવે છે જ્ઞાની પુરુષ એ જ તમારો આત્મા છે તો એનું રીઆસન જે થાય એની સો પરિણી કહેવાય નિરંતર રિઆાસન રહે તો એને સો પરિણિત કહેવાય પચીસ ટકા ક્ષમતા જળવાતી નથી સંયોગ ઉદય ત્યારે ક્ષમતા જળવાય નહિ વીસ પચીસ ટકા તો એ શું એ શું આજ્ઞા પાલન નથી કરતા એનું પરિણામ છે તો પહેલા તું બધું આ તો કેટલા આપડે એવું નઈ કરે જાહેર ચા પાણી કઈ ચા પાણી નાખે ભાઈ એના જે ડાળી ના કરે એ બધું કરી પામેથી શું લાગશે પણ આજને ઠીક પડતો તો તે કાયદો આ વાઘર થાય છે માસ નો લાઈટ હશે અક્ર વિજ્ઞાન ની શોધ કોણ જાય છે દાદા ના દિવસ માં એટલે નથી ઉતરતું ઘણા ને ઓળખાય ના ગેવા ભેદભાવ પતે પછી કાફી પછી રામદો હતો નહીં એવું પૂર્વ નહીં જવાબદાર થાય જાય સાચું અંધારું કહેવાય નથી આગળ પણ કરવું એ ગુણવા નથી કઈ પણ કરવું એ ગુણવા નથી અંધારું કયું ક મળી જાય ના છે હિંસા નું કારણ કે છે ને દીવો કર્યો એટલે ઉદ્દેશ માં કે હવે છ કાય ના રક્ષણ હવે બચાવનારા હવે જીવિંસા પાડીએ અહિંસા ભાવરાજ છે મારે હિંસા કરવી જ નથી કોઈ કોઈ જી ની હિંસા કરવી નથી એવું ભાવરાજ છે આ તો બહાર જે આપડા હાથમાં નહી જીવ ઘણા હાથમાં છે મરવું હવે એમને કહ્યું આપણે આપડે બતાવી ના શકીએ એવું કહીએ કઈ તો હિંસાકરણ કે ચારથી ચાલવાની આપડે શું હિંસા નહી કરવો એમના ભાવ હિંસા ભાવ હિંસા નહી કરવા ભાવ હિંસા થી આપડા આત્મા નું જ મરણ થાય અને પેડું તો મરી સારા હાથમાં સત્તા નથી બચાવનાર છે એવું ના છે ને ગાય બચાવી આ બચાવ બાપા દયા દ વાત નીકળી હતી ને કે પ્રકૃતિ માં પોતાની સળી ના હોય પોતાની દખલ ના હોય ત્યાં સુધી નહીં ગયા કરે દખલ નહી પ્રકૃતિ દખલ ओपन दखल, दखल हो तो गुंचवाड़ा ओपन गुंचवाड़ा वाली जे बंधाई होपन थे गुंचवाड़ा वाली ओपन थाय प्रकृति तो દખલ ના કર્યું આજે દખલ નાળા થઈ રહ્યું હોય તો આજે પહેલા દખલ કરેલી દખલ કરેલી પણ પ્રકૃતિ એટલી બધી સરળ હોય પ્રકૃતિ બઉ સુંદર છે ગુજરાત નિકર છે બહુ સુંદર ખાય એટલું પચેવી પડે દખલ દખલ ના કરે તો દખલ એટલા સરસ છે માટે પેહલાની દખલ કરેલી છે દખલ થઈ છે એ કઈ રીતે ખબર પડે પેલી દખલ વગર આવે એટલે અત્યારે દખલ પોતે કરી રહ્યો છે કે નથી કરતો ખોરાક નો તો એ થવાનું જ ને કપાઈ બીટ ના થાય બેઠા થી રહી છે ખોરાક ખાય તો શું થાય ડખલ ના હોય તો રહે લઈ થી જાય ડખલ કરીને જાયિત જાય જઈ ના થાય ને દે આવી જાય ડખલ કરીને સબ થઈ જાય સબ બીટ થઈ જાય એને કઈ ડખલ કે પ્રકારની ડખલ કુછ મજાાદાર ઉસફર થકે મેં હારા ગયા પેલા ને ખરાબ કર્યું મને કયું નઈ જ એ દીતે થાય ને દખલ તો બધા કરીને જ લાવેલા છે ને દરેક પ્રકૃતિ દખલ તો કરીને આવેલા છે ને એટલે વસ્યું હોય તો આપડે જોઈ છે ને કેવું પરિણામ આમ થઇ જવું એટલે પછી શું છે સારી થઈએ છીએ સારી થઈ જાય છે કાજેલું ગભે ના આવ્યું હવે દાખલ કરી દબંધાય કાજેલું ખબર ના આવે કાજેલી ખબર ના આપનો તો દખલ વખત હોય ને નિશા એ કરીને મરતી નથી જ્ઞાન માં નથી માટે આવી પ્રકૃતિ છે એ મરચું વધારે ખેંચી હોય તોય કશું નઈ કોઈ કશું દખલ નહિ એની ઉપર પોતા લાભ ના થાય ને સહી ના થાય પણ એ દખલ દખલ વણાયેલી હતી પ્રકૃતિમાં વણાયેલી દખલ છે એમાં તો સો ફેરફાર ન કરવાનો ઇસ ડિફરન્ટ સાય સાય કોણ ની સાય છે એવી બધી બધી તો મેં એટલું થઈ ગયો બે કામી ગયો બે દેજાનયા તો થી જ છે જનેщики આવી ફિયેત પીતેય કરતી હે મતખોને થી મત ફેરફાર થાય પેલા કપ વધી જતો હવે કપ ઘટી જાય જવા માંડ્યું એ બાજુ ફેરફાર થયા કરવાનું રંગવા ના પડે હજી ન રંગવા ના પડે બીજું બધું કરું ને આગળ એટલે આ ફક્ત ખોરાક ની બાબત થઈ આ ખોરાક ની બાબત થઈ ને એટલી પ્રકૃતિ માં દખલ તો બીજી ઘણી દિશાઓમાં હોય છે ને દખલ તો આ હા હંકાર એને હિન્દુસ્તાન રાખવા નિરાંતિવાર ની વાતકાજ મુજબ ચામાં આગળ બગડી ગઈ સંચેરી પડી ગયું કરી નથી ને સારું પડે સંચેરી ને છુટી થઈ એમાં તો બે ને કંપની જશે તમે સુધર સુધ્યા સંસારમાં રહે વાંધો નથી સંસારમાં કઈ બધા મોટો છે સંસારમાં પદ્યો ઊંઝા જ્ઞાન થી કામ ના કરી થતું પણ આવે આ દખલ ના કરતા હોય તે દી જાય આ દે છે સદવો તો ખાઈ જાય તો એટલે ઓછું આવે પછી એના માં મેરા માં આવે છોડી એ બધા વાંચી ને એટલે એવું કરે જો દખલ ના હોય પોતાની તો બધાને સામાન થાય નઈ બધા હમણાં એવું નથી કરે બીજા કોઈ ગુણ લઈ ના અત્યારે આ વધારે લઈ લેજે ના એ પેલા ની દે પેલા ની દખલ પેલા ની દખલથી લઈ લેતું એ જવા જતો આવ્યા અત્યાર સુધી